a uh -huh. Dada, waanata, kar ho ram baba ganan da pasi maj jay kar ho dada શબ્દ સરતા સરતા મુક્તિ પામે છે ત્યારે આપણું સચિદાન સ્વરૂપ જળ હળે બહુ પાટક સાહેબ ખરું નહી શબ્દ આપણે આપને રાખે વાતો કરી લઈએ ન જોજો જય સચિદાંદ જય સચિદાનંદ બધા સમ્રાઈ છે કે છે સવારે તમારા સમય સાચી જ મોડામાં અંદર અંધુ વાત થતી હતી મે એમને આયા ત્યાં નવનીતભાઈ સાહેબ ને ત્યાં સમસ્યા લઈને આવ્યા છો શું એવું સમય કાળ તત્વ છે કાળ એટલે તાત્વિક સમજણે કરીને કાળ તત્વ છે એ દ્રવ્ય અવસ્થા નથી પણ દ્રવ્ય અવસ્થાનો એના ફેરફારી પણ આમાં નૈમિત તીકપણે એક નિમિત દ્રવ્ય તરીકે સ્વીકારાયું છે દ્રવ્ય તરીકે સ્વીકારાયું છે કયું દ્રવ્ય તો કે કાલ અણુ હવે અણુ પૂદગનને કહેવાયું છે પરમાણુને અને પણ છતાં પૂદગન પરમાણુ સ્વરૂપ નથી એ એક પૂતકલ જે કેવળ જ્ઞાનમાં જ ગમ્ય છે અને કેવળથી આપણી પાસે ક્ષાયક દર્શન છે ક્ષાયક દ્રષ્ટિ છે એનાથી આપણે સમજી શકીએ છીએ જાણી શકીએ છીએ ખરા પણ જાણી પછી પહોંચી પહોંચેલું રહેવાતું નથી આ કાળમાં આવી રીતે સમયની પરિવર્તનશીલતામાં બધા દ્રવ્યની એમાં આટલો બાર છે એટલા માટે અવસ્થા માત્ર કુદરતી રત્ના છે તેનો કોઈ બાપોઈ રત્ના નથી અને તે વ્યવસ્થિત છે પરંતુ આ આજે અવસ્થામાં મૂકાયું એટલે આપણા માટે અક્ષણ ક્ષણ જાગૃતિ એમ અવસ્થા વર્તી જાગૃતિ આપણને અંદરથી વર્તા કરે એના માટે પ્રતિક્ષણે આપણે જ આપણા સ્વરૂપ થતા રહેતા જઈએ તો અરવિંદ એ અરવિંદ આપણે પૂછે છે કે છે કે જીતના સ્વભાવ હૈ ઉતના દ્રવ્ય હૈ તો એ દ્રવ્ય કી ભાષા મેં આપને હિન્દી મેં લીખા હૈ અને નીચે ગુજરાતી કયો શું કહ્યું પ્રાકૃત સ્વભાવને પ્રકૃતિ પણ એના સ્વભાવથી છે એના સ્વભાવથી તો છે જ પરંતુ એ ઉંધા સ્વભાવથી ભરાઈ પડેલી છે એટલે પ્રકૃતિ સ્વરૂપે કામ કર્યા કરે છે નમસ્કાર સીધા કરવા જોઈએ તારે પાછળ આમ રાખી નમસ્કાર કરે પ્રકૃતિ આમ તો પરકૃતિ છે એ પરકૃતિમાં આખો વિશેષ ભાવ થઈ ગયો શરૂઆત થઈ હતી આંદોલનો અંત કર્યા ના સ્તર પર અને ખાસ કરીને મનના સ્તર એ પંદિત થઈ ગયા હતા આંદોલનો અને થયા એટલે અંતર વાચામાં નીકળ્યું ભગવાન આપણને પૂદલની જે સ્વભાવથી ક્રિયાશીલ છે સ્વભાવથી ક્રિયાશીલ છે ત્યારે એ એના સ્વભાવમાં હતું તેને આપણે વિભાવિક આપણા કરેણ થઈ ગયું એ વિભાવિકતામાં આપણને આ જ પૂદગલ આપણા માટે સ્વાભાવિક થઈ જાય એના માટે તો આ ભારતભૂમિમાં જન્મ થાય છે અને જે મહાપુણ્યશારીઓ છે જેમને છે તે પોતે કોઈ માનતું નથી કે હું પુણ્યશાળીઓ છું એટલે મને જ્ઞાન મળ્યું દાદા મળ્યા શું એ પરમાત્માનો પ્રભાવ છે પરમાત્માનો પ્રભાવ છે નહી તો આ કાળમાં એટલી બધી ચંચળતા બધું દવા પીવાની છે તો કાઢી નાખે છે બહુ પણ માં એને ખબર ના પડવા દે ધીમે રહી નાક દબાઈ પોતે ઊંધું બહેન તે દાદાએ આ શિવજીનો પ્રેમ પણ આપ્યો આપણને અને એમને જ પોતે પ્રકૃતિએ કરીને આપણને એ આપણી પ્રકૃતિ ક્ષમે એના માટે વાત્સલ્ય પણ બધાને અનુભવ થયો એટલે કહ્યું કવિરાજે કહ્યું વાત્સલ્ય મૂર્તિ અને પાછું સંગમ ઈશ્વર એટલે બધા જ મૂળ મૂળ પ્રવાહ બધા ફંટાઈ ગયેલા પાછા ભેગા થઈને મૂળ પ્રવાહ આવી જાય સંગમેશ્વર એટલે અરવિંદ જીતના સ્વભાવ હે એટલે પ્રાકૃતને લાગવું પડે છે ઉત્તના હિ દ્રવ્ય હૈ એટલે આપણે બધાના જેવા આપણી વિભાવ જેમના તીથે દ્રવ્ય આવ્યું શરીર આવી ગયા એના માટે આપણે કમાવા ગયા નતા અને છતાં વગર કમાણીએ શરીર આવે નહી કઈથી આવે તો કેટલી પૂતગલ તો પૂતગલ ના સ્વભાવ થી રહેતું તું પણ એની પણ માગણીયાત થઈ ગયા તારે માગણીયાત થાય તો ખેંચાવું જ પડે એને ભગવાન તો ભગવાનની જગ્યાએ જ રહ્યા કરે છે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી એટલે તમે કહો છો ચૈતન્ય જ્ઞાન અને કાયા શરીર છે એટલા માટે જે ચૈતન્ય મૂળ છે તે નિર્વિકલ્પ નથી પરંતુ શરીર સાથે છે એટલા માટે એક વચ્ચેની અવસ્થા ઉભી થાય છે કે હું ચૈતન્ય સ્વરૂપ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું એ આપણને ચૈતન્ય જાગ્રત થઈ જાય છે જાગ્રત કરે છે જ્ઞાની પુરુષ ત્યારે આપણે થઈએ છીએ પછી જે દશા વચ્ચેની રહે છે પૂરા થઈ ગઈ ગયા નથી એ ઇન્ટરિમ દશામાં નિર્વિકલ્પતા આવે છે નિર્વિકલ્પતા આવે છે સમજાયું ને એ વચ્ચેનો સાંધો છે અને એ વચ્ચેના સાંધામાં તમને અનુભવ થાય જાગૃતિ એટલી બધી અખંડ પડે રહ્યા કરતી હોય અને જાગૃતિએ કરીને આપણી અંદર સ્થિરતા રહેતી રહેતી હોય તારે અનુભવ પ્રમાણ કહેવાય છે એટલે સમજ જેટલી સ્થિર થાય એ અનુભવ પ્રમાણમાં જાય છે અને અનુભવ પ્રમાણમાં જાય છે ત્યારે એ બેનો મધ્યનો સાંધો તમારે સ્ટેબલ થઈ જાય છે ત્યાર પછી જ આપણે પૂદગલ आ मन वचन काया विभाविकता बदली थी एट स्वभाव सहजता ने पंदर रुजुता हृदय में जे मृदु भाग है छता आज हृदयों के थी जाए हार्ट प्रेशर कई जाए તેમાં રુજુતા આવે છે રુજુતા અને આ મૂળ આપણા વૈદ્યો કુદરતના દૈવી એની કરામત કામ લાગે છે પણ મૂળ વૈદ્ય તો મૂળ પુરુષ જ હોઈ શકે મૂળ પુરુષ સમજાયું ને અને બીજા સહાયક વૈદ્યો તો હોવાના જ એ તો જોઈએ જ માણસ માણસને બધાને જોઈએ આપણે બધાને એટલે નિર્વિક દશા એ શરીર છે એટલા માટે જે વિકલ્પ વિકલ્પી પણ ગયું આપણું હું ને મારું ટળ્યું એટલે સંકલ્પ વિકલ્પ મટ્યા અને ફરતી પાછા આપણને હેરાન ના કરે એટલા માટે આજ્ઞામાં મૂકવા પડ્યા અનુભવ દશાને આજ્ઞા પ્રમાણથી મૂકવી પડી એક પ્રમાણ છે અને એ પ્રમાણ આપણે આપણું અનુભવ પ્રમાણ ખુલ્લું કરે એના માટે પ્રોટેક્શન મૂક્યું એ પ્રોટેક્શન સ્વરૂપે જ રાખવાનું કે હવે આ સંગ્રામ ચાલી રહ્યો છે અને સંગ્રામમાં ઘણા બધું આવશે ઘણા ઘા પડશે આ છે તે છે એમાં મને પૂરું રક્ષણ છે પરંતુ એમાં રહેવાનું નહીં એ રક્ષણ સ્વરૂપે જ રહેવું જોઈએ આજ્ઞા સ્વરૂપે જ રહેવું ઘટે અને જ્યાં સુધી એ આપણને આજ્ઞા સ્વરૂપે રહેવાનું આપણું એ જાગૃતિ જાગૃતવાળો ભાગ છે અને એમાં સમજણ સ્થિર સ્થિરતા આવે ત્યાં સુધી નિર્વ પછી સહજ સ્વભાવ થઈ જાય છે જીવનની ક્રિયા મનમાં દેખાય જીવની જીવની ક્રિયા વચનમાં દેખાય શરીર દેખાય એ ક્રમ પતન પતન પતન લખ્યું એ ક્રમસર પતન નો માર્ગ છે એવો જીવ ત્યારે એને જીવાત્મા શબ્દ પણ મુકાયો સમજાયું ને આત્મા શબ્દ ના મુકાય ત્યાં એટલે જે આપણે શબ્દ આવે છે બધો વ્યવહાર આવી શકે જ નહીં જે જીવ આત્માની ભાષામાં જૈન દર્શનમાં સમજાયો છે એ વસ્તુ બહુ જુદી છે અને આપણા વેદાંત દર્શનમાં પણ જીવાત્મા અને ગીત પણ આવ્યું છે પરંતુ જીવાત્મા મૂળ સ્વરૂપને કહ્યું છે એમના મૂળ સ્વરૂપને એટલે આ વાતમાં જ્યાં સુધી આ વ્યવહારનો અને નિશ્ચયનો ભેદ આપણને જ્ઞાન ભેદ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને ભેદ આપણને જ આપણા મન વચનકાના સંક્ષેપમાં ના સમજાતું જતું જાય ત્યાં સુધી આ વસ્તુ પકડાય નહીં એટલે વાંચશો તો બધું એવું થશે પણ તમને દ્રષ્ટિ મળી છે તો દ્રષ્ટિ તમે સમજી શકો તરત તમે વાંચશો તો તમારા અંદર એના અર્થમાં એક્ઝેક્ટ સ્વરૂપમાં આવશે લખનારથી લખાર ગમે ત્યારે લખ્યું પણ તમને આવી જશે જોજો બની શકે હમ એટલે જીવની ક્રિયા કઈ એ આમ તો ખરી રીતે પૌદગોલિક ક્રિયા છે પરંતુ જીવ શબ્દ વપરાયો એટલે એને દાદા ભગવાન કહ્યું કે નિશ્ચેતન ચેતન સ્વરૂપે હોય પરંતુ આ કોના માટે લખ્યું ક્રમસર પતન માર્ગ છે એવું લખ્યું તમે એટલે શું કહેવા માંગો છો કોના માટે કહો છો આપણે જીવ માટે આપણે એટલે કોણ એટલે જે જીવનું આખું ઊંધા પણ થયું તે સવડા પણ થતું જાય છે એટલે જીવાત્મા એટલે કે પૂતગલ ૌદગાલિક ક્રિયા રાખી સમજાયું અને સ્વભાવ જાગૃતિ કે છે આ વાત છે એટલે આ બધી દરેક વખતે તમારે આ વખતે વધારે રાખજો આગળનો બધો અભ્યાસ છે ને હમણાં બાજુ રાખવાનો જુદો તમારે પ્રમાણ ખોરવું હોય તો શ્રીમદનું કંઈ જોશો તો તરત તને પ્રમાણ મળી જશે તરત મળી જશે બીજા બધામાં છે બધું વાત ખોટી નથી હોતી પરંતુ એનો જે ગમ એટલે કે એનો ગુડા કાઢવો હોય ને સત્વ એ તો દ્રષ્ટિ વગર ના નીકળી શકે દ્રષ્ટિથી તરત આવી જાય અને દ્રષ્ટિ પછી આપણે સુગમતાએ જેને જે ભાષામાં પહોંચે એવી રીતે પહોંચા પહોંચી જઈ જઈ શકે ભગવાન બધા વિચર્યા છે આવી રીતે જ રામ હતા તે આવી રીતે વિચર્યા કૃષ્ણ ભગવાન એવી રીતે વિચર્યા બોલો છે બધું જ બાર પણ આખું જીવન ગયું માહિર ભગવાન પણ એમ જ કેવા જ્ઞાન થયા પછી પણ આઠ આઠ મહિના તો ગામડાઓમાં જ ફરે છે એ બધે ગામડાઓમાં જ જાય છે અને ગામડાઓમાં શું શાસ્ત્ર જ્ઞાન ક્યાં શું ક્યાં કશું જ ના હોય ત્યાં પુરોહિતો ના કશું જ ના હોય અને ચાર મહિના ઠરવાનો વખત તારે શેર ને મોટા શહેર ને કુટુંબો બોલાવે પંડિતો હોય ચાલે વાસ્તવમાં તો સુખની ખૂટતી બંધ આ જીવ તમે શબ્દ વાપરો છો ને આપણે પ્રતિષ્ઠિત આત્મા સમજવાનો એટલે કે અરવિંદ જે છે ને અરવિંદ એની પ્રતિષ્ઠા થઈ ગઈ હતી એ પ્રતિષ્ઠા અત્યારે ખાલી થાય છે બધી થઈ ગઈ એટલે ખાલી થવી જ પડે એને બધું સમજવું એટલે જીવના જીવ વાસ્તવમાં તો સુખની ખૂટથી બંધાયેલો છે એટલે એ તમે આત્મા તરીકે કહો છો અનંત સુખનું ધામ એ જેટલો પણ પરદ્રવ્ય પર્યાયોમાં ભગવાનની કોશિશ કરે ભાગવાની કોશિશ કરે તો પણ ભાગી શકતો નથી અને પોતે ખૂંટીથી બંધાયેલો જ પોતાને પ્રાપ્ત કરે છે એ બધું બરાબર છે તમે સમજવા જાઓ છો તમને જાગૃતિ રહે ખરી પણ તમે આવી રીતે આ ભાષામાં મૂકો છો તમે બધું સારું ચાલો સુરેશભાઈ યુગે યુગે સંભવ એ દાદા ભગવાને જે સમજ આપી છે આપણને એમાં આપ પૂછો છો કે કર્મોના હિસાબે અને વ્યવસ્થિત આધિન સુરેશ ચાલે છે અને અંદર પ્રજ્ઞા આધીન સુરેશ છે તો સુરેશનું નેટ વ્યવસ્થિત કેવી રીતે ચાલે છે તો સુરેશનું નેટ વ્યવસ્થિત આજ્ઞાને અધિનપણે ચાલે છે અધિનપિણે એટલે આપણા માટે એ સ્વીકાર્ય છે કે જે કોઈને કોઈને માટે ફોર્સથી સ્વીકાર આવતા નથી ત્યારે જ એને આજ્ઞા ધર્મ કહેવાય નહીં તો ના કહેવાય એ તો એમની જવાબદારી છે હાથમાં પકડે છે જવાબદારી ત્યારે આજ્ઞા આપે છે એમ એમ અપાતી નથી કારણ કે બીજ નાખી દીધું બીજ હોય ગયું આખું અને એ બીજ એની રીતે કામમાં રહી શકે એટલા માટે એમને પોતે રક્ષણ સ્વરૂપ આવી જાય છે એટલે દાદાએ કહ્યું ને એ આજ્ઞા પાંચ તે અમે જ તમને આજે આપણે મહાત્માઓને જોઈ રહીએ છીએ બધા બધા પ્રસંગો આવે છે બધા રીતે તેમાં આ બધાને અંદરથી અમુક તો રહ્યા જ કરે છે બધાને રહ્યા જ કરે પણ એ આખો સત્સંગમાં આવે સત્સંગના વાતાવરણમાં હોય એટલે વાતાવરણમાં જ એને પોષણ મળી જાય છે એટલે એનો ઉત્કર્ષ થતો જતો જાય છે પોતાને પોતાના માટે એટલે તમને આજ્ઞા પ્રમાણથી વ્યવસ્થિત ચાલે છે સુરેશભાઈ આજ્ઞા પ્રમાણથી અને એ આજ્ઞા પ્રમાણ જાગૃતિ જાગૃતિનું પ્રમાણ જેમ વધતું જાય અને જેટલી જાગૃતિમાં સમજ ફિટ થઈ ગઈ એ ફીટ થયેલી સમજ સ્ટેબલ થાય ત્યાં ત્યાં આગળ એટલું તમને એ વ્યવસ્થિત ચલાવે છે તે તમને સહજપણે એ રહ્યું આજ્ઞા તો છેક સુધી રે કેવજ્ઞાન થતા સુધી પરંતુ એ અનુભવ પ્રમાણથી એટલું રહ્યું તમને તો તે વખતે આ વ્યવસ્થિત સાધામાં છે તે વખતે એટલું તમને રહ્યા જ કરે જે રહ્યા કરતું એને આમ અનઇન્ટરપ્ટેડ એટલે અખંડપણે એ માન્યતામાં રહી અને એ જ્ઞાન સ્વરૂપે સ્ટેબલ થાય બોલવું કશું એનો ઉપચાર ના કરવો પડે કોઈ પણ મન વચન કાયદાની ક્રિયાનો ઉપચાર એમાં હોય જ નહીં પણ એમાં જેટલો કાચો ભાગ હોય એટલો ઉપચાર રહેવા જ કરવાનો છે બે અંકો છે બહુ વિસ્તાર મૂક્યો છે એમાં પછી અમે જોયું કે એક અંક આખો હિન્દી ભાષામાં ભાષાંતર થયું એ કોનાથી થયું ભારતીય રાજેન્દ્રભાઈ બહુ સુંદર કામ કર્યું છે બહુ સુંદર એમને કર્યું છે એક્ઝેક્ટ એજ આખું હિન્દી માં આવ્યો પણ એ બહુ બહારના માટે તો બહુ જરાક પારો થઈ પડ્યો છે કોઈ રાત મજા એકદમ પકડાય નહીં એટલે બીજો અંક છે પાછું સમજાયું એટલે એ અંક આપણા મહાત્મા ધીમે ધીમે ધીમે એ તો વાંચે ને સમજે ને બહુ મજા આવે હિન્દી હે સમજ ના હજ નહી રાજકી બડી તો વ્યવસ્થિત સમજી ગયા ભાઈ એમાં આપે બે હજાર ત્રણ માં દીવો એક સમજાવી સૌ મહાત્મા પર કૃપા કરી હતી અને હવે દરેક ઘરમાં દીવો એક અને બે ગવાય છે પરંતુ દીવો બે સમજાવવાનો બાકી રહ્યો છે તો આજે સમજાવવા કૃપા કરશો તો દીવો બે લઈએ પછી આ ચાલો છેલ્લું એક લઈને બધા પછી એ લઈએ આપણે લઈશું એ બહુ સુંદર છે બે દીવો બહુ સુંદર છે આપણે મંદિરોમાં જઈએ છીએ દીવો તો આપણે બધા પ્રકાશમાન કરીને આપણે એનું ગાવામાં આવે જ છે આપણને કે જેથી આપણી અંદર જે પ્રકાશ પ્રગટ થયો નથી અને પ્રકાશ આપણી અંદર આપણને પોતાનો પ્રકાશ આપતો જાય એટલા માટે દીવાઓ બોલાય છે બધે બોલાય છે બધા ધર્મોમાં ભારતમાં આ છે ધીરુભાઈ કાઠાની સાહેબ એમને અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી બાવીસમી શ્રેણીમાંથી ચાર પૂછ્યા છે લઈ લઈએ આપણે સૂત્ર નંબર બસો શરીર છે ત્યાં સુધી અને નિર્વાણ થતા સુધી નિર્વાણ થાય છે તે શરીરનું થાય છે પૂદગલનું ધીરુભાઈ વ્યવહાર નિર્માણ પામે છે પોતે સ્વય બંધ છતાંય જાણીએ બોલીએ એના જેવું બોલીએ ને આપણો જ શબ્દનો ઘા આપણાથી થાય સમજાયું એવું થઈ જતું એમાં આ નિર્વાણ શબ્દ ત્યાં લાગવું પડે છે એટલે શરીર છે ત્યાં સુધી અને નિર્વાન થતા સુધી સામાન્ય ભાવ એ જ મુખ્ય ભાવ છે એટલે કે દર્શન ભાવ સામાન્ય ભાવ એટલે શું કે દર્શન ભાવ દ્રષ્ટાનો આપણે દર્શક દર્શક એટલે આપણે જોનારા અર્થાત દર્શન કરનારા કારણ કે દર્શન એ સ્વાભાવિક ક્રિયા સ્વરૂપ છે જ્ઞાન એ સ્વાભાવિક ક્રિયા સ્વરૂપ છે અને દર્શન તરીકે આપણે એને એ દર્શક તરીકે હૈએ એટલે કે દર્શન ક્રિયાથી હૈએ દ્રષ્ટા ભાવે ત્યાં સુધી આપણો જ્ઞાનનો જાણવા સ્વરૂપનો ભાગ છે જ્ઞાયક કેને કહે છે જ્ઞાયક એ આપણો જ્ઞાતાભાવ ખુલ્લો ધીમે ધીમે થાય પછી એટલે દર્શન થાય એવું આપણને જ્ઞાન થાય એટલે સ્વરૂપ માટે કાકા સ્વરૂપે થશે તો એને ભત્રીજો થવું પડશે જ નહીં એ રહેશે જોશે તો એ પ્રસંગો કોઈ વખત જોયોગવાને બહુ સુંદર સમજાવ્યું છે એમને બહુ સુંદર કારણ કે એ વ્યવહારમાં હતા અને આપણે બધા વ્યવહારમાં એટલે પોતાના અનુભવ પ્રમાણ જે છે એક એક શબ્દ એમનો એ ત્યાં મુકાયા છે અર્થ અથવા તો પછી આપણે બીજે આ ક્રમબદ્ધ પર્યાયના પુરુષાર્થો પ્રયત્ન કરી રહ્યા છીએ ભલે ભ્રાંત કહેવાય પણ એ પુરુષાર્થ છે જ કારણ કે આત્મા હાજર છે એવા એવામાં પણ આપણને આ દાદા ભગવાનની વ્યવહારની વાતો જે એમના શબ્દના અનુભવ પ્રમાણથી આવે છે એક એક જોઈએ અને પેલામાં કરવા જઈએ તો એમાં બધું બહારથી જોવું પડે છે ને એને અનુસરવું પડે છે આપણે એટલે જીવનચારિત્રો આપણે સંત પુરુષોના આ બધા એવું એ વાત છે જયારે દાદા ભગવાને રાધાશમભાઈ સાહેબ પાઠક સાહેબ જીવન ચારિત્ર ચારિત્ર નહી પરંતુ એમને બધા કેવી રીતે પ્રગટ થયું આ તો રણછોડભાઈ સાહેબે બહુ પ્રયત્ન કરેલો અને પેલા કોમર્સ દ્વારા કોણ ના કોમર્સમાં હતા સાહેબ એ તો બહુ જ પ્રયત્ન કરેલો એ તો ભાદર જાય દિવાળી બા છે અમને મળે તેમને બધું બહુ કરે તો બહુ એમને માથાગ કરી પણ એમાંથી પછી રણછોડભાઈ સાહેબને જ્યારે આ બધું થયું અને મળ્યું મટીરિયલ આમ ધીમે ધીમે બધું એમને એકઠી કર્યું અને શું ગઠિત એમને બહુ સારી રીતે મૂક્યો ત્યારે એમને દાદા ભગવાનને બતાવ્યો તો એનું શું શીર્ષક આપ્યું હતું ના ના એ પેલી નાની પુસ્તિકાદન આત્મનિવેદન કહીએ તો દાદા ભગવાન નું કહીએ એમને કર્યું રણછોડભાઈ સાહેબે પણ દાદા ભગવાન પોતે પોતાનો નિવેદન અનુભવ કેવી રીતે કરી શકે એટલે દ્રષ્ટાંતો બહુ કામ કરે છે એમ કેવા માંગુ છું શું કહ્યું અને દરેકને આપણા બધાને આ થશે આપણે કોઈને સત્સંગની વાતો કહીએ ને આપણે આનંદ આવે બધો અને દાદા ભગવાન આજ કહ્યું છે સત્સંગમાં ભેગા થઈએ તારે આપણે અનુભવ પ્રમાણે એકબીજાનું હોય તે બોલતા કોઈ ફાવે ના ફાવે વસ્તુ જોવાની એમાં શબ્દ નથી કામ કરતો પણ એકબીજાનું એ પ્રમાણે હોય એ બધાને લાભ કરે છે જરૂર કરે છે અને જેને અનુભવ હોય તે જોશો નહીં કે આમ બોલવું તમે અનુભવ નીકળવા દેજો અને પછી એ તો આપણી સંઘમાં બીજાને પકડાયવું જોઈએ ને પાછું થાય કે નહીં હૃદય મહિના થયું એટલે એમને પેલું ચોપડી કાઢી પાછી બીજો ભાગ કરી રહ્યા છે યાર કરી રહ્યા છે અને ખરેખર તે વખતે બધાને બહુ ખુલ્લા થયું ધીમે ધીમે થાય એટલે કે દર્શન અને મૂળ સ્વભાવ ભાવે કરીને મૂળ સ્વભાવ દ્રષ્ટિથી એટલે તત્વ દ્રષ્ટિથી બધે આખું તત્વ ને તત્વ સ્વરૂપનું જોવું જાણવું પછી નહી ચાલે છતાં આપણને એવું રહે છે તે લઘુભાવ ખુલ્લો નથી થયો એના કારણે રહે છે અર્થાત દ્રષ્ટિનું વેદન નથી થયું હવે અહીંયા દ્રષ્ટિનું વેદન નથી થયું કહેવાનો આશય એ છે કે વ્યવહાર દ્રષ્ટિ એટલે કે વ્યવહાર દ્રષ્ટિમાં શિષ્યભાવ એટલે એને જ લઘુભાવ કયો એને જ લઘુભાવ કયો એટલે દર અસર કૃષ્ણ ભગવાને ગીતાજીમાં પણ જે જિજ્ઞાસુ પુરુષો માટે વાત કરી છે એમાં મૂળ જિજ્ઞાસા જે છે તેની વાત છે આ બધાને જિજ્ઞાસા તો રહ્યા જ કર ભારતમાં જન્મેલા છીએ એટલે પરંતુ એ દ્રષ્ટિનું વેદન દ્રષ્ટિ દાદા કહે છે કે અમે અમારી દ્રષ્ટિમાં જે જે દોષો હતા એટલે અમને પણ એવા દેખાતા હતા દોષો એ એક એક દોષો બધા વીણી વીણી સમજી સમજી અને અમે એમાંથી નીકળ્યા અને એમાં એ દોષની જગ્યાએ એના ઓપોઝિટમાં અમે નિર્દોષિતા વેદન કરી અમારી વ્યવહાર દ્રષ્ટિમાં ત્યારે એ અમે વિશ્વને નિર્દોષ જોયું કહી શકીએ છીએ વિશ્વને નિર્દોષ અમે જોયું અમારી દ્રષ્ટિ નિર્માણ કરીને અમે જોઈ શકીએ નહીં અન્ય એટલે પોતાની વ્યવહાર દ્રષ્ટિ જે છે તેની વાત છે આપણને સ્મશાન કરતા ભૂંડું લાગશે આ તો સ્મશાન તો કઈ કઈ સારું આ ભેદ છે તો જ આ રડિયામું પણ સારું છે આત્માની ચેતન હાજરીનું છે આપણે બધા જાણીએ છીએ કૃપાળદેવ બહુ બનારી દાસજીના વચનો કયા છે કૃપાળદેવજી બહુ સુંદર સમજાયા છે સુખ નો આભાસ થાય છે કે પોતે સુખ સુખી સ્વભાવનો છે એટલે સમતા એટલે એનું મુખ્ય લક્ષણ શું છે વ્યવહારમાં ગમે તે હોય પણ સમ પ્રમાણ હોય ચેતન છે તર જોઈએ છે કે આપણે કેવું થઈ જાય છે એને ગમે તેટલું કરો તમે પરંતુ સહદેહ થઈ ગયેલો હોય છે તારી વાત બહુ સરસ બને છે છતાં પણ ચેતન ની હાજરી વસ્તુ બહુ જુદી બને છે એટલે અધોતા વાળું છે અને ચેતન સ્વભાવિક ઉરતતા એટલે ઉર્ધ્વ ઉર્ધ્વ સ્વભાવ વાળું એનો સ્વભાવ જ ઉર્ધ્વતા છે એનું ઉર્ધ્વ થવું નથી પડતું ઉર્ધ્વ ગમન નથી કરવું પડતું એનો સ્વભાવ છે ગમન કરવામાં તો સહકારી કારણ છે અને ગમન કરે તો કાયમનું ગમન રહે એવું બની શકે નહીં એટલે એને પાછું સ્થિર થવું પડે તો બે કારણો છે જ અને એ બ્રહ્માંડ પ્રમાણના કારણો એક એક અખંડપણે છે ગતિ સહાયક સ્થિતિ અખંડપણે છે પાછા આપણે જોઈએ આપણે બધા જુદા છીએ એ જ કારણે આપણને ગતિ અને બેસક સ્થિરતા થઈ જઈએ સતત આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અને આ કાળમાં તો ભીડભંજન આવે નહીં અને આ પ્રક્રિયામાં આપણે શાંતિ અનુભવીએ નહીં અને તૃપ્તિ ના અનુભવીએ ભીડભં હમ નહી તો સારંગપુર જવું પડે આપણે પાછું તો સારંગપુર જાઓ સારસાથી ચાલે છે ને કે છે એટલે દર્શન સમ્યક સામાન્ય ઉપયોગ કર્યો એને હમ અને જ્ઞાન સામાન્ય ઉપયોગમાંથી જ આપણો જ્ઞાનનો ઉપયોગ ખુલ્લો થાય છે અને ત્યારે આપણને એ વિશેષ કહેવાય છે વિશેષ ભાવે અને ઉપયોગ હંમેશા એટ એ બે જગાએ ના રહી શકે એટલે જ્યાં સુધી શરીર છે શરીરનો હિસાબ છે અને હિસાબ બધો ખાલી થવાનો પ્રોસેસ ચાલી રહેલો છે ત્યાં સુધી એ હિસાબ છે તારો ઉપયોગ ત્યાં જ રહે પછી આપણે અરે વ્યવસ્થિત છે રહેશે એને બાજુ મૂકવા જોઈએ તો બાજુ ના રહી શકીએ વ્યવસ્થિત શક્તિ છે પરંતુ તે વખત આપણે બોલાય નહીં કે આ વ્યવસ્થિત શક્તિ કરે છે એ ના બોલાય એ ક્યારે પછી બોલવાનું ના રહે તો ઓટોમેટિક રહેશે તમને ત્યાં સુધી બોલાય નહી પણ એને સમજ સમજ સમજ કર્યા કરીએ એ બહુ જરૂર જરૂર ભગવાન યોગેશ આનંદજી યોગેશ આનંદજી પ્રાપ્ત કરી નાખ્યો છે ને આત્મયોગ પ્રાપ્ત કર્યો છે એટલે યોગ ક્રિયાઓમાં થાય છે બધો એટલે હવે અક્રિ સ્વરૂપે એમનો આત્મયોગ રહ્યા કરે છે આ ક્રિયામાં જોડે છે અને છતાં જો સત્સંગમાં કેટલું રાત દાડો રાત દાળો પાછું પેલા ખ્યામાભાઈ અંદર એટલો લીધો છે અને બધો સ્ટાફ તમારો સુધીરભાઈ અને આપણને થોડા હેરાન કરે છે નહીં આપણે બધાને ઘણું સુંદર થયું છે એમને એટલે દાદા ભગવાને જેણી સમજ બહુ સુંદર આપી છે બહુ સૂક્ષ્મ સમજ છે કે બોલવું અને માનવું આ બેનો ભેદ બતાવ્યો છે બહુ સરસ મહાત્માઓ માટે બોલવા પણ આમાં ના હોય અને અંતરમાં મથામણમાં હોય ભલે અંતરની વાણી ચાલે પણ અંતરની મથામણમાં રહેવું જરૂરનું છે અને વ્યવસ્થિતની બહાર શું થવાનું હતું એવું ક્યારે બોલવું તો કે આપણને એ વ્યવસ્થિતની આજ્ઞામાં ના રહેવા દે એવા વહમાંના આડા ટીડા સંજોગો આવે ને ત્યારે એને બેજા અચા એમ કહી દેવાનો વ્યવસ્થિતની બહાર તો શું જવાનું હતું તેટલું કહેજો એ રક્ષણ છે એક જાતનું એ રક્ષણ છે આપણને ખ્યાલ આવે ને એટલે આ ઉપયોગ તો સામાન્ય ઉપયોગ અને વિશે બે ખાસ મુખ્ય છે અને નિર્વિશેષતામાં સ્થિત દાદા ભગવાન એ વસ્તુ જુદી જ પાછી હું એ વ્યવહારમાં કહ્યું છે વ્યવહારમાં જ્યાં જ્યાં વિશેષતા થઈ ગઈ છે એટલે કે નિર્દોષિતા વેદન નથી થઈ આ દોષવાળા દેખીતી દ્રષ્ટિમાં ત્યાં સુધી આપણે એ દ્રષ્ટિમાં નિર્દોષ નિર્દોષિતા પણ નહીં આવી શકે સમજાયું એટલે વ્યવહાર મુખ્ય કયો મુખ્ય પ્રમુખ મૂકી છે આજ્ઞા તો મુખ્ય છે અને બે દ્રષ્ટિબંધુ મૂક્યા છે વ્યવહાર અને નિશ્ચય સતત શું છે દિચુ ખુલવા દો અને બોલ ને બે લાઈન દિ ચખુ ખુલવા દો કે છે બે લાઈન બોલવાની છે જય જય જય જય હોટિવસથી આનો વિસ્તાર જયારે કરીએ આપડે આજે અધ્યાત્મ માં અને વિચારકો મને એમાં બહુ ખુશ આનંદ આનંદ થઈ જાય જો આપણે સાહેબો આવ્યા છે બધા હા અને આ આપણે એ વર્ગને મોકલીએ તો નીચેની ભાષામાં નહીં તો પહોંચી શકે નહીં યાર પહોંચી નહીં શકે એટલે સુધીરભાઈ સાહેબે કહ્યું કે મેં પાંચ છ રાખ્યો છે ત્રણ રાત્રિ અને બે ના બે રાત્રિ ત્રણ દિવસ હમ એવી રીતનું બે રાત્રિમાં હંમેશા તો ત્રણ દિવસ મળે છે આપણને પણ અખંડ બે રાત્રે આખી રાખવી જોઈએ નહીં પણ દિવસ તો મળ્યો ભેદવાનું હોય શકે જ નહીં કોઈ પણ સંજોગોમાં આ સનાતન સિદ્ધાંત છે પરંતુ વ્યૂ પોઈન્ટ શું છે એ સમજવું બહુ જરૂરનું છે વ્યૂ પોઈન્ટ શબ્દ તો વિશ્વમાં વપરાય છે બધે જ વપરાય છે વ્યૂ પોઈન્ટ બહુ સિમ્પલ રીતે અમે સેન્ટ્ર માં વ્યૂ પોઈન્ટ થી બધાની વાણીઓ નીકળતી હોય પોતાની વાતો નીકળતી હોય એટલે અમે એમના વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ કરીએ એને નકારીએ નહીં કારણ કે અમારી ડિક્શનરીમાં નો શબ્દ નથી પહેલાં પાનાથી પહેલાં શબ્દથી જોશો છેલ્લા શબ્દ સુધીની ડિક્શનરી આજ સુધી એ વિતરાગોની ડિક્શનરી છે એવા વોલ્યુમ તો આ એન્સાયક્લોપીડિયા તો બધું નાનું કહેવાય બહુ નાનું ડિજિટલ કહેવાય એન્સાયક્લોપીડિયા હા જેને બ્રિટનને આ બધા કહીએ છીએ આપણે બધા અમેરિકાને બધા બહુ નાના કહેવાય વિતરાગોની ડિક્શનરી જ્યાં જુઓ ત્યાં યસ યસ યસ હા હાથી એક જ શબ્દથી છું જરૂર છું પણ એ જવાબ હા છે ઓકે એટલે દાદા ભગવાન સાદી ભાષામાં સૂત્ર મુકાઈ ગયું એમને બહુ સુંદર મુકાયું કે નાથી સંસાર એક જ આટલો નાનો શબ્દ છે એનો વિસ્તાર કરવા જેવો ઘણી રીતે થાય વિસ્તાર સમજ હા નાનો વિસ્તાર કરજો હમ એટલે વ્યૂ પોઈન્ટ એ વ્યક્તવ્યમાં નથી પરંતુ અન્ડરસ્ટેન્ડિંગના પાર્ટમાં છે પરંતુ સમજવાની કોશિશ એટલે એ આગળ ક્લેશ ના થાય જોવાની વસ્તુ છે શું કહ્યું એને કારણે સ્પંદો બીજા અવરા ના થાય એ જોવાની જરૂર છે એક્સપ્રેસ તો બધા કરે બધું જ કરવું જ પડે છે છૂટકો નથી નહીં તો કોઈને પ્રગતિ એ થાય પછી સૂત્ર નંબર બસો ને ઓગણીસ સમજવું એ જ મોક્ષ માર્ગ નો હેતુ અને જગતના સ્વભાવમાં જે હાલતું ચાલતું જગત છે એને ઓરખશે અને ના હાલતું ચાલતું નિર્જીવ છે એને પણ ઓળખશે બે ઓળખાશે બે ઓળખાશે ખરાબુ જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યુંગાડો આત્મા હોય ત્યાં જ મળે આવો આ દેખાય છે નહીં આત્મા એવું બધું એ તો આપણા વ્યવહારમાં હોય છે પ્રોફેસર હોય છે ગમે તેવા યુનિવર્સિટીના હેડ ને અઘરામ અઘરા હોય ટેસ્ટ હોય એ બધું બધાને બહુ અઘરું પડતું હોય છતાં પણ પ્રોફેસર અનુભવ હોય ને એનું લેક્ચર આપે તો એવી સંજ્ઞામાં આપે છે ને છોકરાઓ જટલી એનો અર્ગ પકડી લે છે ટેક્સનો કેટલીક બધી ફાયદા કરે તો એમાં પણ તેઓ જલ્દી પકડાય છે ને અનુભવ પ્રમાણે અમારા એસ બી વિદ્યાનગર જ્યારે શરૂઆતની એન્જિનિયરિંગ કોલેજમાં અમારું ફર્સ્ટ ઇયર ત્યાં ગયું ત્યારે હતા તે એ કરાંચીથી આવેલા એસ બી જુનારકર સાહેબ અને વિવેકાનંદના બહુ અને બધા શાસ્ત્રોના એટલે પીરિયા લે અને જોડે વીસ પુસ્તકો લખના પ્રોફેસર એને આ બધો શોખ એક બાજુ શીખવાડે ખરા પણ આનો અધ્યાત્મ નો વધારે શોખ એને અમુક આપ્યા અને એમાં એને કહ્યું નોધી અનનો એક ચોપડી હતી જે કારણ સ્વરૂપ હોય એ કારણ કારણ સ્વરૂપમાં કાર્ય સ્વરૂપના બધા લક્ષણો હોય જ એટલે કે આજે વ્યવહારમાં પણ આપણે બોલાય છે કે અહીંથી નીકળી ગયા વડોદરા જવા માટે અને કોઈક એકદમ આવ્યું કે મેં અનુદાદાજી આયા છે તો મને મળવું છે તો કહેતો વડોદરા ગયા કે જ હવે અહીંથી નીકળીને તો જો આગળ ત્યાં પહોંચ્યા છે એટલે કારણમાં કાર્યનો આરોપ આવી જ જાય છે બધો વ્યવહાર જવા સાથી આત્માની હાજરી છે એ સૂચક છે ભગવાનની હાજરીનું શું એટલે પરિણામમાં કારણનો આરોપ થઈ જ જાય છે એટલે પરિણામ પણ એ આપણને આ દ્રષ્ટિ છે તો બધા સારી રીતે સમજી શકીએ સમજાવ્યું ને ભાત તૈયાર થઈ ગયા છે તો કે ચાલો ભૂખ બહુ લાગે જલ્દી પીરશો અરે જરા સીજવા દો કે છે ખીચડીને સીજવા દો સીજવાગર નહીં ફાવે તમને એટલે દાદા આ કાળમાં ચાલુ ભાષામાં આપણને બધા સારી રીતે સમજી શકીએ સહેલાઈથી બહુ સુંદર આ વિજ્ઞાન ખોલ્યું છે આ વિજ્ઞાન આપણા જીવન તો આ બહુ નાના પડે આપણી પાસે એને ખોલવા માટે પણ જેટલું ખોલાય એટલું આપણે ફોરવા દો એટલે વડીલ સાહેબ ત્રિવેદી સાહેબ સમજાય ને એટલે કમાણી કરી છે ખર્ચી નાખો ને આવે ખર્ચી છું નહીં ત્યાં અંદર બધું ઘુંઘરાયા કરશે પૈસા કંઈ પડી રહ્યા કોઈના કોઈને પડી રહ્યા જવા દો એને રસ્તો આપો રસ્તો આપો ખરું કે નહીં સાહેબ હે તો અમે સુધીરભાઈ સાહેબ ને પાઠક સાહેબ હવે એમને તો બહુ કામ કાર્ય ઘણું થયું છે ચાલુ રહેશે હજુ જુઓ કેવા કેવા સંજોગો પણ અંદર અને બધા શાહે અમારા ઉષાબેન અંદર આનંદ ભરપૂર આનંદ કરે ખરું કે નહીં સાહેબ હં અને એમના ચિરંજીવી જુઓ આપણા સત્ય એ જુઓ હમ બધા આજે દાદાને તો આપણે જોઈએ છીએ મહાત્માઓમાં કે આ જેમ જેમ આપણો પ્રકાશ ખુલ્લો થતો જતો જાય છે તેમ અંદરથી આપણે પ્રગટ થતા જતા જઈએ છીએ કેવો આનંદ આવે છે આપણે સહેજાજે સહજ આનંદ સહજ આનંદ મંદિરો જાય તે દાદા જોઈ અને બોલે પહેલાં અમે ચંદ્રકાંતભાઈ હતા ને જે અહીંથી વડોદરા જવાનું થાય એમની સોસાયટીમાં આવતા ને પેલી સુરેન્દ્ર મંગલદાસ રોડની આગળ હતું ક્યાંક ત્યાં આપણા પેલા વકીલ સાહેબ શું આપણા પછી રોજ આવે દાદા પાછળ શું પડ્યા શું પ્રશ્નો કરી કઢાયું છે પછી કે હા પણ દાદા ઠપકારાઈ એવા આવે તો પછી પછી બોલે તો કે દાદા અમે તો જૈન આવું બધું છે એટલે જોરથી એને મારે છે બાકી સમજવામાં મજા ના હતા તો અને રાજકોટમાં એમને બહુ મૂકે ફુલછાપમાં હતા ને અને બીજી બધી રીતે ઘણું કરતા બંને જણા ભવ્ય સત્સંગ કર્યો એટલે શું કે ત્યાગ વર્તે છે બેસી ઉત્તર કારણ અને સાથે સાથે મૂળ કારણ છે મૂળ કારણ તે જ્યાં ચેતન અવસ્થા પોતે નિષ્કંપ દશામાં છે એ નિષ્કંપ દશા એક છે એક જાતની કેવળ જ્ઞાન થતાં પહેલાંની એ દશા આવે છે ત્યાં કારણ કારણ રહ્યું એટલે પરમાત્મા છે દાદા ભગવાન ત્યાં ઊભા છે એટલે આપણે લેમ મૂકવાની જે મેથાકુટમાં એક્સરસાઇઝમાં પડ્યા કરતા હતા એમાંથી કમ્પ્લીટ નીકળી ગયેલા દાદા હાજરા હાજર એ એમનું સ્વરૂપ છે એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મ સૂક્ષ્મથી કારણમાં એ ત્રિપુટી તણયોમાં કામ કરે છે એવી રીતે છે અને એક સામા છે કે છોડવા માટે બધા મથામણ કરીએ આપણે સાથી જ એટલે શ્રીમદજી એ બહુ સુંદર કહ્યું કે અમે ગ્રહણ ત્યાગના કડા છૂટ્યા છીએ શું કે છે જયારે એમને પ્રશ્નો થાય છે મોટા સાક્ષર સ્વરૂપ પણ એકમ માર્ગમાં છે માહિર ભગવાન પછી પચીસો વર્ષમાં એ ગૃહસ્થ અવસ્થામાં જે આટલું ખુલ્લું થયું અદભુત એમનું એમના બધા આપણા મહાનુભાવો તે વખતના બધાથી એમના માટે ઘણું ઘણું કહેવાયું કાલેકર સાહેબ મહાદેવભાઈ ગાંધીજી અને આપડા સારા સારા લોકોએ કહેવાયું બધું બહુ ઘણી વાતો કરી છે શ્રીમદજી માટે અને દાદાજીએ જોયું કે હયાત નથી નહીં તો હયાત ખબર પડી હોત તો કે એ બધું છોડીને સીધા જોડે બેસી ગયા હોત એ મારે કૂટે ગમે એમ કરત નહીં સાહેબ ખ્યાલ આવી ગયો નથી દિમાં રાખ્યા કારણ કે ચાલુ ને ચાલુ રહ્યો એવામાં વર્ષમાં એક વખત જવું પડે પછી પણ અમારા બાપુજી ધ્યાન થયું પછી બે હતા તાર તો સાથે જ જતા કારણ કે ચોમાસામાં કામો ઓછા હોય એટલે ત્યાં જઈને એ બેસી જ રહેવાનું અને અમે ભાદરંગ ગામનું દાદાએ અમે બાપુજીને દાદા બે ભેગા થઈને ત્યાં મૂર મૂર છે મિલ સાહેબ એમની મૂર બધા બંગલાઓ સેઠના અને બધાના ત્યાં જગ્યા પ્લોટ આપે તો બનાવ્યું છે તે બધાને માટે પણ ત્યાં માલિકી કોઈ ના કરી શકે એ ટ્રસ્ટની માલિકી થઈ જાય એવું બને હા તે ટ્રસ્ટ કોઈનું નહીં પણ કંઈક એની સંજ્ઞા તો મૂકવી જ પડે ને હમ તો એમાંથી પછી પરમ શ્રુત પ્રભાવક મંડળ અને ટ્રસ્ટ પણ થયું જોમ શ્રુત પ્રભાવક પરમ એટલે ક્યારે કોઈ કારે સાંભળેલું અનુભવેલું નહીં જોયેલું નહીં એવું એને પરમશ્રુત કે છે એટલે મુક્ત મુક્ત વાણી સમજાયું એટલે કારણ તો બહુ ગંભીર છે સ્થૂળમાં પણ સ્થૂળ સૂક્ષ્મ કારણથી છે એ આખું જગત એમાં પડેલું છે અને આખું ભારત પણ એમાં જ પડેલું છે એ ક્રિયા છે ક્રમનો ક્રિયાપણાનો માર્ગ હજુ ચાલુ રહ્યો છે કારણ કે સર્પ જાય પણ એનો આકાર રહી જાય છે બધો લિસોટા રહી જાય છે એ લિસોટા અત્યારે લિસોટા સ્વરૂપે બધા જીવન જીવાઈ જાય છે અત્યારે ક્રમે કરીને એમાં મહાત્માઓને દાદાને પહેલા જ દિવસથી એ સૂક્ષ્મમાં પ્રવેશ પામે છે એ મહાત્માનું સ્થિત છે દશા છે પણ એ સૂક્ષ્મમાં સ્થૂલતામાં જ્યાં સુધી પ્રગતિ ના કરે એટલે એક પણ પોતાની કોઈ પણ પોઈન્ટ આઉટ કરી શકે એવી ક્ષતિ ના રહે વ્યવહારમાં એ સૂક્ષ્મ સ્થૂલતા ત્યાં આગળ વર્તનાનો ભાગ આવે છે અને એમાંથી અંદર થઈ પછી અંદર અંદર જેમ જેમ પોતે પોતાના માટે ઉતરતો જાય તેમાં સૂક્ષ્મતા આવે છે આપણું બધું અને એમાંથી પછી કારણમાં એટલે આ કર્મ ફળ આવ્યું એ ઉત્તર કારણ તો આવ્યું પણ કારણનું કારણ સમજો આપતાવાડીમાં કહ્યું છે દાદા કારણનું કારણ સમજો કે છે સૂક્ષ્મ પતી ગયા પછી કારણમાં પ્રવેશ થાય છે એ કારણમાં પ્રવેશ થાય છે ત્યારે આપણા અંતસ્કરણ લેવલે આપણે મનના જ્ઞાતા છીએ અને એનો જ્ઞાય સ્વભાવ એ ધીમે ધીમે સમજાતો જાય છે એક ક્રમબદ્ધ બધું થાય છે ખુલતું જતું જાય છે આપણને એ આવરણો જેમ જેમ ખુલતા જાય ખસતા જાય તેમ તેમાં બને હમ એટલે મહાત્માઓને આમ બધું ખ્યાલ નહીં આવે પણ અંદર બન્યા કરે છે બધા બધા એમાં માર્ગમાં પ્રયાણ છે એમનું કેવું પ્રયાણ છે જળ નદીનું જળ બહુ સુંદર રીતે વહેતું હોય કોઈ જાતના તોફાના સરખું દેવું એવું ચાલ્યા કરે એટલે ધીમે ધીમે છાર નીચે આ બધું ઓછું ઓછું ઓછું ઓછું થતું જાય થાય કે ના થાય અંતર વાચા પર જવું પડશે વાચા માત્ર નીકળી શું કહ્યું એટલે કે અભિપ્રાયના ભાગમાં જઈએ છીએ એટલે જાગૃતિ ખરી અંતરમાં એટલે આપણું અંતરવિજ્ઞાન કહ્યું આ બધું એટલે આપણે સૂક્ષ્મ અને કારણ માં આવી મહાત્મા પાંચ આજ્ઞા કરીને થયા જ કરે છે પ્રવેશ પામો હતો જે બધા આમાં બહુ હોય ને કારણ નું બધું પૂછપુછ કર્યું બોલનારો એ આખો રેકોર્ડ નો સેલ્ફ ઓડિયબલ ભાગ વોકમેન જેવું હતું પેલા કઈક એ જુદું હતું પણ એ કઈ પહેરી ફરે છે ને બધાત્મા સ્પંદ નથી અને મારી શુદ્ધાત્માની વાણીમાં માણી નથી શુદ્ધાત્માને પરંતુ હજુ દશા છે દશા કરી ના ચાલે શબ્દ મૂકીએ છીએ આપણે એ આપણે એની સાથે રહ્યા કરીએ છીએ એટલે રિલેટિવ અંતર જોડે આપણે શુદ્ધાત્માની પ્રજ્ઞા એ થ્રુ પ્રજ્ઞા મારફતે પ્રજ્ઞા પ્રકાશથી આપણને આ સ્પંદિત થાય છે રિયલ ભાષા એ થાય છે અને તેમ તેમ રિલેટિવતા જતા જાય તેમ તેમ આ રિયલ વાણીને સમાન થવાનું પ્રોસેસ દેવ થાય જ અહીંયા શનતા આવે છે એટલે સમજીને ક્ષમાવ એવું કહે છે ને એ આ છે પ્રોસેસ એ ક્રિયા પ્રોસેસ નથી એ આખો પછી કારણ કારણ અનુભવ તમારો બધો દાદા કે આપણે હરખા જ છીએ એટલે આવો દાદા ભગવાન આપણે બે હરખા ખાસ ચેત જો કે દાદાજી કારણ કારણ દશા એટલે આ બધો ભાગ રહ્યો છે હિસાબ બધો લઈને ભરીને આયા છીએ એ હિસાબ આખો એને ખાલી વ્યવહાર થી બોલવું પડે ખાલી કરવો પડે વ્યવહાર થી બોલવું પડશે તમારે સમજાયું પણ એ બોલવું એટલે અંદરમાં આપણે આ ડોક્ટર પણ હાજર કે ઓટ બના સીડી લેવું કહેવાય નહીં આપણાથી દાદાએ કોઈને કર્યું નથી આતું બધું બોલવાનું જીભ ખુલ્લી રાખી પણ હવે જીભ હરવરે નહીં એવું થઈ જજો શું કહ્યું કોઈક અલાવડા હલાવા દેજો એને કારણ કે મારથી હલાવવાનો જ છે બધા સંપંદોનો તે વખત એને હલવા દેજો પણ આપણે હલાવશો નહીં એને બઉ સરસ ચલાવે બ્રહ્માશ્રમ બધા ચાલતા હતા ને બધું અમ જાય છે પરંતુ તે વખતે બધું મંત્ર વિજ્ઞાન હતા પહેલાના વખતમાં જયારે મન વચનકાની એકતા હતી એટલા માટે એ મંત્ર વિદ્યા કામ કરતી બધી મંત્ર વિદ્યા બધા બધા શસ્ત્રો અને દેવોને બધાને એવું હોય પણ એ જુદી જાતનું બાકી મનુષ્યોને પણ એવું સાધી શકતા હતા પણ એ વખત પણ એને જરૂર શું સરવારે એમાંથી પાછા પડવું જ પડે કોઈનો છૂટકો નથી થતો જય સચ્ચિદાનંદ બોલો હવે જમજાઓ ત્યારે સમય ને સરવા દો સર કેટલા વાગ્યા સુધી રાખી હવે આપતો પુત્ર તમે ચલાવો કાંતિભાઈ ચાલો બધું આગળ આપણે કાંતિ કાંતિભી સાહેબ નો કસ કાઢજો આજે બધા હા કસ કાઢે કે નહીં નથી તરવાના હવે છબ છબિયા નથી તરફ ના સમય ને સરવા દો સમય ક્ષણે ક્ષણ જીવ full uh -huh. તપણા તપવા દો Jagman Jag છે કે દિવો નંબર બે નો આપણે જરા સત્સંગમાં લઈએ દીવો નંબર એક તો થયો હતો દીવો નંબર બે દીવો નંબર એકમાં આપણી પાંચ આજ્ઞા બહુ સુંદર વણાઈ ગઈ છે અને દાદા ભગવાનની પરમાત્મા સ્તુતિ સાથે છે આ બધું બહુ સરસ રીતે છે બહુ સારી રીતે હમ આ મૂર્તામૂર્ત પ્રગટ છે અવતાર પંચમ પરમેશ્ઠી સુચરણે સાક્ષાત્કાર દાદાનો દીવો દાદાનો દરબાર અને દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમર્પીને અંધાર ભવેરા દાદા પ્રગટીને એટલે જ્યારે દાદાની સદે હાજરી હતી અને જ્યારથી આરતી અને ચાલુ થયું તેમાં હંમેશા સત્સંગ પતે બે કલાકનો ત્યારે છેવટે આ દીવા બોલાઈ અને દાદા ભગવાનની આરતી બહુ સરસ રીતે બોલાતી એમાં બે સમયે દાદા બધી વિધિઓ કરી અને પહેલી મુક્તિ માટેની વિતરાગ માર્ગની વિધિ હતી પાંચ મહાવ્રત પાંચ આજ્ઞાન બધું અનુઆણ એ વિધિ કરી બધા મહાત્માઓને એની પુષ્પવર્ષા બહુ સારી રીતે આપે અને બીજી વિધિ હતી જે આપણે મનુષ્યો છીએ બધા અને એમનું દેવસૃષ્ટિ સાથે જે સંકલન છે સંકલન છે અને આપણે ત્યાં એના અંગે મનુષ્યોમાં આવતા દુઃખો અને બધી પરિસ્થિતિઓ બધી વિષમને એવી બધી થાય ત્યારે ઇન્દ્રદેવની પૂજા થતી એ સંલગ્ન છે તવું અને ગ્રહોનું પણ છે આ બધું આ બધા માટે દાદા દેવોની બધી વિધિ કરીને પછી એ પુષ્પ વરસાયે બહુ સુંદર વરસાવતા બહુ સુંદર રીતે એટલે અમને કુદરતી કૃપા માસ્ટરની છત્ર માસ્ટરની અને જ્યારે આરતી એને બોલાય ત્યારે અમને તો એ દાદાની રમાણતા એટલો આનંદ આવતો અને કવિરા જે બધા સંખ્યા એ બહુ હતી ઓછી હતી સંખ્યા તેમાં પછી એક વખત આ સાહેબ હતા ત્યારે જરા ઉદગાર નીકળી ગયેલા કે સાસ સાહેબ આ દાદાની આરતી બોલીએ છીએ પહેલી બે લાઇન આરતી એટલે શું સમજવું દાદા સાહેબ કરીએ છીએ મને તો આ જ હતું છે આરતી કરી રહ્યા છે અને એમની રમમાણતા આ રતી રતિ એટલે રમમાણતા હમ આમ તો રતિ અશ્દ અરતી શબ્દ છે નો કર્મમાં પરંતુ એ છે તો આખું રમમાનિકણ પણ નથી પ્રાપ્તિ થઈ છે એટલે દીવો કરીએ દાદા ભગવાન એટલે એમને દીવો કરીને તો દીવો તો એક પ્રતિક છે આપણે દીવો કરીએ મંદિરમાં ધિરાસરમાં જઈએ ને બધે આ દીવો કરીએ દાદા સર્વસમર્પીને એટલે અમારો પ્રકાશ હજુ એવો પ્રગટ નથી થયો ખુલ્લો નથી થયો એના માટે આ દીવો કરીએ છીએ અને તમને અમારું બધું જ પ્રગટ ના પ્રકાશ થવા ના થઈ જાય પ્રકાશને પ્રગટ ના થવા દે એ બધું અમે તમને સોંપી દઈએ છીએ પણ આપણે સમર્પણ કરતી વખત સમજ્યા નતા પણ દાદાએ જો લાઈને હું બધું સમજી લઉં સમજવાની જરૂર સમર્ચન કાયા શું નામ નામની માયા કોઈ દાળો બધું ક્યાં હતી અને ભાવકમ દ્રવકમ શાસ્ત્રમાં અમુક રીતે હોય પણ જે વિદરાગોની ભાષામાં છે એ નહોતું હોતું અને આખું બધું લઈ લીધું કે છે સમસ્ત તમને કર્મ કરવા કરવા પણ મુ લઈ લીધી મેં બધું બધું રાખી દીધા તમે રાખી દીતે રહેલા છો તમે તમારી રીતે ચોખ્ખા થઈ જાઓ કે એટલું આપણે સોંપ્યું સહેલું કામ આપ્યું કે અઘરું આપ્યું આનાથી કોઈ દાડો સહેલું થાય જ નહીં આ મહાવ્રતો ની વાત કરો થાય ને કહેવા કોઈ દિવસ કોઈ કાળમાં નહીં થાય એટલા મોટું સહેલું કર્યું દાદા આપતા પૂછ્યા બે દાદા એ તો કે મારો એક શબ્દ ઉતરી ગયો ને જેમ છે એક જ શબ્દો નું મૂળ તું જ છું આ મો આ શબ્દ મૂકેલો પણ સારો ના લાગે લખી અને મૂળ તું એટલે આપણે અજ્ઞાન તારા અંધારા ઉચેલા દાદા એ તારા આપણે એમને અરજી આપીએ છીએ અને ભૂખેરા બધા અંધારા ઉલે અને તમે પ્રગટ થયા તેનાથી અંધારા ઉલે સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી અક્રમ લિફ્ટ તણાની સંગમશ્વર સિદ્ધ જગત કલ્યાણ મૂર્તા મૂર્ત મોક્ષ દાતા પ્રકાશો એટલે આજે આપણે મહાત્માઓ માટે આ દાના પ્રત્યક્ષ સર્વજ્ઞ છે પરંતુ લોકમાં લોક ભાષામાં આપણે વાત કરવી હોય તારે એને સમજાઈને કેવું પડે એ તો પ્રશ્ન થાય કોઈને પણ કેવી રીતે કહી શકો છો કેવું પડે કે હું સર્વજ્ઞતાના કારણો સેવી રહેલો છું સર્વજ્ઞતાના કારણો સેવી રહેલો છું સમજાયું ને જેવી રીતે મરઘી પોતાના ઈંડા બચ્ચાને નિર્વિઘ્નપણે બહાર આવે એમ સેવી રહ્યું છે બહુ ગંભીર અવતારી અને અવતાર જ્ઞાનનો થાય છે જ્ઞાનનો અને કે છે કે અમે જ્ઞાન ખુલ્લું થયું ત્યાર પહેલા આગની ક્ષણે અમે અજ્ઞાની હતા પણ કોણ જાણ થઈ ગયું કે છે એટલે રાધાશ્યામભાઈ નહીં કહ્યું કે બટ નેચરલ શું કેવી રીતે સમજાવું છતાંય તમે પૂછો છો તો કહું તમને શું થયું શું આટું ટૂંકામાં પણ એ જેમ છે તેમ એક્ઝેક્ટ આવવું તો બહુ મુશ્કેલ છે અનુભવ શબ્દમાં નથી આવતો એટલે અનુભવ શબ્દાથી જ કહ્યું કે દરેક સ્વાદ આવે અંદર વ્યક્તિભાઈ પણ બધું જુદી વસ્તુ છે એમાં એના આગળ કારણ સિવાયલા હોય તે હોય સમય આ બધું આવે ને ત્યારે એ અનુભવના વિપાક્ષ સ્વરૂપે નીકળી જાય જેના એ નિમિત્તો બધા જે હોય તેમાં આજે ક્રમબદ્ધતા ચાલુ જીવી જવાતું નથી એમાં તમે આવી રીતે પ્રખ્યા એકદમ અને તમે તમારા મન વચન કયા સ્વરૂપી દિવ્ય શરીર મારફતે અમને આખી તમે પોતે જ તમારી અમારી લિફ્ટ બની ગયા દીધા આવે છે ને ગણીઓ કહીએ છીએ એ કેડી માર્ગ અને કેડી માર્ગ ને આજ્ઞા ધર્મનો માર્ગ પણ કહેવાય છે આ બે દ્રષ્ટિનો બે વ્યૂ પોઈન્ટ વ્યવહાર અને નિશ્ચય કેડી બઉ નાનામ નાની કેડી છે તાર ચાલવું હોય તો પણ એમ કરીને તલવાર છે બહુ સૂક્ષ્મ છે ઝીણી છે એના પર એને કહેવા માંગ્યું પગ મુકીને હવે નાચે એટલે તલવારના ધાર ઉપર નાચે એ હજુ એવા નીકળે કોઈ પણ આમાં નહીં નીકળે બઉ મુશ્કેલ છે છતાંય આપણને સલમ સેલું કેટલું કર્યું છે એટલે કે વ્યવહાર પર હું છે એની જોડે હું સ્વ હું આ બે નોખા જોડે જોડે છે રેલવે ના પાટાની મારફત જો આ બે થી ચાલ્યું ચાલ્યું પણ આ કારમાં ચાલે આપણે કરીને લઈને સમર્પણ થાય છે એ પણ આપણને ખ્યાલ નથી આવતો અને ત્યારે આખો અહંકાર અને નિરહંકારી પુરુષ એનું જ કામ છે આવતું અને આ બધી સમજી શકાય એવી વાતો છે આ કાળમાં પરંતુ કોઈને પણ આતો આતો આકર્ષાઈ જાય લાગે નહીં અમને નહીં થાય પણ એ કે એમાં મર્યાદા પાછું એવું છે જ કે જેને પુણ્યભાગે પહોંચી જવાનું કોઈના હાથમાં નથી કે આને પહોંચાડવું એને પહોંચાડવું કોઈના હાથમાં નથી આપને સમજાવ્યું ને એ વાત છે આમાં અને સંગમેશ્વર સિદ્ધ જગત કલ્યાણ દાદા બહુ ભટકી મેં બહુ સમજાવ ધર્મને શું ધર્મને સમજવા માટે શું ધર્મની ભાષા શું બધી રીતે એમાં આ બધાનો સરવારો કરી અને બધાનું કરી અને અમને તમે સિદ્ધ જગત કલ્યાણી એટલે કેન્દ્રવર્તી એવા તમે અમને કેન્દ્રવર્તી દશામાં મૂકી દીધા અને કહ્યું કે તમારો વ્યવહાર છે થોડો જે અત્યારે જે વ્યવહાર તમને મળ્યું ને ત્યાં આગળ ઊંધો બધો વ્યવહાર ચાલતો હતો એમને હવળો ચાલે એવા કરી દીધા છે એટલે બાકીનો રહ્યો તમારો તે અને ઊંધા ચાલેલા એમાં થોડુંક થોડુંક ભરાઈ ગયેલું હતું એ ખાલી કરો હવરા થયા છો ને એટલે તમારે ફર્સ્ટ ક્લાસ જામેલું આઈસ્ક્રીમ ખાવો હોય તો કોઠીને હેન્ડલ જમાવો છો પણ આપણે બધા શું કરીએ છોકરાઓને આપ્યો કે તમે માર્યો હેન્ડલ ફેરવો અને પછી કડકડા આવતા પેલા જવાનિયાઓને આપી દે કે તું કરવી બહુ થઈ ગયું ક્યાં છે હમ એટલે કેન્દ્ર વર્વા કોણ આપ મોક્ષના દાતા છેલ્લા છેલ્લું આજે અદભુત દાન છે તે અભય છે મોક્ષ એટલે નિર્ભય બનાવે આપણને હાથમાં આપે આ ભયની સંજ્ઞા માંથી આપણને છોડ પરંતુ જે વ્યવહારમાં જળી ગયેલી ભાઈ એ કોઈને છોડે નહીં સ્વરૂપ કે આપણે નિંદ્રા ને અધિન ના આવી ક્યારેય પણ હતા નહીં છે ક્યારેય પણ નહી હોવા એવા આપણને જેનું મૂળ કારણ મૈથુન છે એટલે આપણને નિર્વેદિતા પ્રાપ્ત કરે આપી વેદ માંથી છોડ મુખ્ય વેદ સ્ત્રી ભય આ ત્રણ સંજ્ઞાઓ છે અને પાછી બીજી છે પાછી મનોવર્ગા ને ભાષા વર્ગ એ બધું જોડેલું છે વ્યવહારમાં જોડે બધું એટલું જ રહ્યું જે કાંટો છે કાંટા આવશે ત્યાં સુધી અહીંયા આગળ આમાં મૃથાણ થશે ત્યાર પછી એના પોતે પોતાના સ્વભાવથી કામ કરશે એટલે દાદા ભગવાને કહ્યું પચાસ ટકા આયા એટલે પછી સિત્તેર ટકા થઈ જવા માટે આ કાળમાં કરોતેર સુધીમાં જોઈએ છીએ જોવા માં જ આવતી નથી ગમે તેવું પૂરું અધ્યાત્મ ચાલતું હોય કથા બધું હોય એક તરબોર કરી નાખે બધાને છતાં આ નહીં ચાલે જોજો એટલી બધી સ્થિરતા મૂર્તા મૂર્ત મોક્ષદાતા પ્રકાશો જેને સમષ્ટીને સ્વરૂપ નિહિત હતું એમાં મને પ્રકાશ્યો અને આ મારા પિંડમાં જ હું આખા બ્રહ્માંડ સમજી શકું એટલે પ્રકાશ્યો છે સમષ્ટિને દીવો કરીએ દાદા ભગવન દાદા સર્વ તમને કરી અનંત જ્ઞાન સ્વરૂપ છો અનંત દર્શન સ્વરૂપ છો અનંત સુખ ને તમે તમારી ફોરમ સતત બધે સુવાસ પણ જે પૂતગલ ગુણ છે એક જ ધ્વંદી નથી ધ્વંદ એટલે દાદા કહ્યું કે બાંદ્રાની ખાડી આવે ને ગાડી પસાર થાય ને પેલું બહુ સહન ના થયું હોય તો આ સહન ના થ નાક દબાવી રાખવું થોડો વખત નહીં તો સ્વાસ્થ્ય નિર્લે પ્રકાશ દુર્ગંધ માંથી જાય છે દુર્ગંધ સ્પર્શ નથી એને સ્પર્શ નથી સુગંધ જાય છે ત્યાં સ્પર્શ નથી એ બધું પૂતગલ પૌતગલિક એટલે અનંત સુખની ફોરમ ભરસી અમૂર્ત આંખો અને મને મારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં એ નય ને બસી ગઈ કેવું સુંદર તમે આ દિચુ આપ્યા સુંદર સૂર્ય સમાન પ્રતાપી તેજસ ચંદ્ર સમાન શીતળ મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ પ્રકટ ના શીતળતા આપે એવું બાકી એમનો પ્રતાપ કોઈ જીરવવો સહેલો નથી સહેલો નથી એમને નીકળતા જીરવી નથી પણ પોતે રહ્યા જેવી રીતે લઘુત્તમ ભાવે હું સમજી શકું છું કે બધાને મારે બધા નીચે આવવું પડે છે તારે એમને કોઈ વાતો કરે પકડાય બધા ની તો નહીં પકડી શકાય અને એ પછી આવી જાય એમની પાસે ત્યાર પછી એ પોતે સ્વયં આવી જાય છે સમજાયું ઉર્ધ્વતામાં ઉર્ધ્વગમનમાં છતાં પણ એમની ગંભીરતા કેવી કે સદાય હાસ્ય હોય એમના પર હાસ્ય અને તે મુક્ત સ્વરૂપે હોય ત્યારે જ ગંભીર હોય શકે છે અને એટલા માટે મહાત્મા માત્ર આજે કુદરતી અવસ્થામાં એ મહાત્મા પદ દશા પામે છે પદ એટલે દશા એ દશા પામે છે એટલે જીવનના ગાંભીર્યમાં પ્રવેશ પામે છે કે જીવન જીવવાનું ગંભીર્ય છે ગંભીરતા છે તેમાં છીછરા ના ચાલે એ ધીમે ધીમે ધીમે આવે એકદમ ના આવે બચ્ચાઓ હોય ત્યાં છપ છપ કર્યા કરે એવું ધીમે ધીમે આવવું પડે છે એટલે મેરું અચલ સમર ગંભીર મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ પ્રગટ ના ગાઈને મુક્તિ મંદિર આપણે નટુકા મંદિર દરેકે પોતપોતાને રીતે આપ્યું છે એટલે જેમને જે અનુભવ સ્વાદ આવી ગયો હોય આપડા રસિક ત્યાં દાદા હતા જૂને ઘેર એમાં દાદા આલય કે છે કે મારું કા આ મંદિર થઈ ગયું કે એટલે ખુલ્લું જ રાખેલું હોય છે એટલે દાદા ભગવાન ના સીમ જઈએ એટલું બોલીએ એટલે બધા એમના ગુણના આવી ગયા અંદર અને દાદા જોયું કે એવું કહ્યું પ્રાપ્ત કરવાનારું સાધન આપી જવું પછી સતત કામ કર્યા કરશે બે બે કાર પાઠક સાહેબ લિંક લિંકમાં જરા પણ પ્લે આવ્યો એટલે પછી ના ચાલે અમે લક્ષણ બહુ સમજી ગયેલા અને કુદરતી પ્રકૃતિમાં થોડું હતું એ બઉ બધી રીતે હેલ્પ થયું એટલે જોયું કે કનુભાઈ હવે ગમે તેવું પ્રતિકૂળ વ્યવહાર આવે પણ આપણે અનુકૂળ થઈ જવું અનુકૂલન લક્ષણ કે છે કેવું હોય કે તોફાનો ઉભા કરે અંદર વિશ્વાધાર અંગુલી ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ અભાવે નિજ સ્વરૂપી નીજ સ્વભાવે દસલખ વર્ષે પ્રગટી વિશ્વમાં આયા ત્યારે અંગુલી ટેરવે એટલે એમને આધાર આપ્યો જે નિરાલંબ પુરુષ છે એમને આધાર આપ્યો અને નિરાલમ આધાર આપણને નિરાલંબ જ બનાવે બધા આધારોથી કૃષ્ણ ભગવાને પરંતુ કથાન કોમ રાખવું જ પડે કારણ કે બારજીવોને સમજવા માટે કે કૃષ્ણ ભગવાન એટલે એમની ભક્તિ ઉત્પન્ન થાય એમની સહેલું નથી ભક્તિ ઉત્પન્ન થવું એટલે બધા આમ થાય છે એ રક્ષણ આપ્યું છે એમને એ મામાના તોફાનોમાં રક્ષણ મળવું જોઈએ બહુ અદભુત રીતે દાદા ભગવાને વિશ્વાધાર અંગુરી ટેરવે એટલે આપણું આપણું રચેલું વિશ્વ છે આગ મૂકો ગમે ત્યાં જુઓ તમે ભય ભય છે બધું પણ અંદર નિર્ભય અંદર થી નિર્ભય એ બધાને સ્વાદ આવે વિશ્વા ધાર ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામીત્વ ભાવે આખા બ્રહ્માંડના સ્વામી પરંતુ સ્વામી પણ ઉત્તમ શાહ અમીન સાહેબ હાજર હતા થોડા મહાત્માઓ હતા એમના જીજાજી એમનો બંગલો બનાયો હતો કે આપણે પ્રવેશ કરવાનો છે ગૃહ તે વખત લઈ ગયા હતા બધા પછી વિધિ કરાઈ બધી ગૌતમજી ગૌતમજી ગૌતમજી અમિત સાહેબ હતા પછી અમિત સાહેબ સાહેબ આપણે અમે અમારા માલિક વગર બંગલામાં અમે પ્રવેશ કરીએ છીએ આ બંગલાના માલિક પછી પછી બંગલો ખરો આપણને વ્યવહારમાં સક્રિયા પણ બધું છે ને બધું એ વ્યવહારમાં ગોઠવણી ઉપર કરીએ પછી ચાલુ પછી ફેરફાર આવે ત્યારે ગોઠવણી જોઈને પાછ બીજી ગોઠવણી આમ કર્યા કરવું પડે આ જાગૃતિ આપડી ખુલ્લી કરે અને જાગૃતિનું બઉ સ્થિરતા કરતી જાય ધીમે ધીમે અને સમજ આપણને પ્રાપ્ત થતી જાય છે અમે કશું કરતા જ નથી અમારે ક્રિયા જ નથી આપવા લેવાની કશું કાઢી લેવાની મૂકવાની પણ અમે સમજણ આપી દઈએ છીએ હવે એ અક્રિય ક્રિયા કેવી સુંદર છે સાહેબ અદભુત છે અદભુત એમની ખુમારી કેવી છે આખી એવા દસ લખે વર્ષે પ્રગતિ અક્રમ દાદા જ્યોતિ એવી આપડી જે શુદ્ધાત્મા સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંત સ્વરૂપ જ્યોતિ પ્રગતિ 10 લાખ વર્ષે દસ લાખ વર્ષે અક્રમ દાદા જ્યોતિ એટલે કે છે કે હવે આ કર્મ ની ક્રિયાઓનો માર્ગ રહ્યો નથી એટલે તમને કર્મથી છોડાય દઉં એટલે કર્મ ક્રિયાઓ તમને હેરાન ના કરે પણ તમારે થઈ ગયેલી ક્રિયાઓ તો બધી નીકળવું જ પડશે ને એમાંથી થઈ ગયેલી ક્રિયાઓ ક્યાં જશે ખાલી નહી થાય તો જશે ક્યાં ગંદ ખાલી થવા દેવાની ખાલી થતી હોય રોકશો નહીં વચમાં દખલ ના કરશો પાછા ચાલુ ગાડી ને ચાલુ બરદિયા ને આપણે કોચકોચ કર્યા કરીએ કેવું થાય ગાડું સમજે એ કરજો કે છે એ તો મજા કરી દે વાત પણ થઈ જાય ખરા તો એને જાણો પછી થઈ જાય તો એ કહું બરોબર થાય અને ભૂલ થશે નહીં કેમ પડશે પણ એ મોટું જ્ઞાન આપીને જાય છે આપણને એટલે જેની એક ભૂલ બાકી ત્યાં ભગવાન એટલા જાગ્રત થાય છે હંમેશા દાદા એ બહુ સુંદર વચનો કહેવાય છે ભૂલ અને ભગવાન એમનું સ્વરૂપ સંબંધ બધું કેટલું આ કાળમાં સર્વસમર્પી ને શુદ્ધાત્મા મૂળ ઉપાધાની અહમતના અપાધાની મૂળ નિમિત્ત એક સંયોગી છોડાવ્યો લઘુરાજ સ્વામી ના મુખ પાઠ સ્વરૂપે સૌભાગ્યભાઈને મૂકે છે અને અમારે તો બાપુજીને કારણે અમને રસિકભાઈનું છું કરુણા પછી ડીચા નહી દાદા બે બોલી દેવું સરસ કે તમારે કેટલા અસાય બે પાછી છે સર લાક્ષાદાની એટલે આપણે અપાદાની જીવનમાં હતા એટલે કર્મ ની ક્રિયા વાળા જીવનમાં અપાદા ની જીવન કહેવાય અને માનીયે શું કે આપણે ધર્મ આરાધ્ય છીએ ધર્મ આરાધન પુણ્ય સંચય કરે છે આસન ભવ્ય જીવો કે છે આસન ભવ્ય એટલે સ્થિરતા પામેલા બધી રીતે અને જે સામાન્યપણે આપણે મુસ્લિમો માં નમાજ પડે છે આપણે દરેશન માં જઈએ છીએ અને જૈનોને શીખવાડું જ નથી પડતું સીધો જ આમ પગ ને એક પગ થાય છે क्रिया है शरीर बी जगह एक बहुत मदद कर रहे तो आवे मार्ग मुक्त एट्ध आत्मा मूल उपादानी ए मूल उपादान आज मूल चेतन स्वरूप खुल्लू थी तो चेतन उगाड़ा स्वरूप आखा विश्व भारत में होकेज नहीं તો દાદા ભગવાન પ્રશ્ન થઈ લો કેમ કહી શકો છો આપેતન કે છે ત્યારે આપણને આ મૂળ ઉપાદાન આવ્યું સ્પષ્ટ ચેતન આપણને આપણું ચેતન ખુલ્લું કર્યું છે હમ એટલે આપણું ઉપાદાન કારણ ઉપાદાન જાગ્રત થઈ ગયું ખુલ્લું કરી નાખ્યું અને અપાદાન એ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા પ્રમાણથી આપણને બોલીએ એટલે સમજવું જ પડશે આપણે સમજાયું ને કારણ કે જાણીએ છીએ કે આ વ્યવહાર વ્યવહારથી વ્યવહાર કરી રહેલો છે કયા વ્યવહારને કે ઓરો ઊંધો વ્યવહાર છતો કરી દે છે સરખો કરી દે છે એનું અવરા પણ ઉકાળે આપે છે સંભાવવા નિકાલ ફાઇલો નો સંભાવ નિકાલ કહ્યું કારણ કે આપણે વેપાર ધંધો બહુ વધારે માડી નાખેલો એટલે આમ ગમે તેનું ઘરના સંબંધો થોડા હોય ચાર પાંચ હોય પણ કુટુંબમાં સંબંધો પણ ચાર પાંચમાં ના થાય કુટુંબ કેમનું પહોંચી વળાય બહુ અઘરું કહેવાય નહી મિનલ બોલ ને હશું હે રડતા રડતા હસ ખરું હશું એમ મજા આવે અમારે અંતરમાં બહુ રળેલા પુષ્કર આ જાતથી જેવું ખબર પડી બહુ બહુ જવું પણ અમારું એક અમે એ ક્ષતિ છે એક જાતની પરંતુ અમે બાપુજી ગયા કે મધર ગયા ગમે ત્યારે સંજગો દાદા પણ પેલું આંસું ના પડ્યું દાદા એક વાત મારા બાપુજીનું દેતા પછી એમની બધી પેલી અમારે વ્યવહાર કરવાની હોય ને અમારે પટેલોમાં એ કરવા માટે કનુભાઈ હતા તેમને ફાપેલું એટલે બધાને કર્યું આ તે જોયું અને હું બોમ્બેથી બધું ઓર્ડર આવીને ચંદ્રકાંત સંગપતિ રસિકભાઈ હતા બે પાંચ બીજા હતા સત્સંગ સવાર થયો બધા નીકળી ગયા હતા એટલામાં દાદા ત્યાં થાળી પીસી ગઈ હતી અંદર મામાની પોર વાત કરું તો દાદા એટલી આમ છે કોની સલાહ લીધી ત્યાં કર્યું આવું આવું બોલ્યા મને તે વખતે જે ઉખર્યા દાદા મારી પાસે જે ઉખર્યા એમને પછી દુષ્કાળ ખવડાય બરોબર બનતા જ ના થાય રડાવો છો આવો ખાવાનું ત્યાં થયું પછી ખાવાય બેઠાની અદભુત હોય છે એ આપણને રોગીને કઈ ખબર નહીં પડે આપણને દરેક આપણને પ્રત્યેકને એ પ્રમાણે મળ્યું છે પ્રમાણથી આપણને મળેલું પ્રમાણ આપણે સાચવી લઈએ ચોક્કસ આપડે થશે પછી એમ નઈ રે કે દાદા એમ મને કહ્યું તું એટલે પછી એટલે શુદ્ધાત્મા મૂળ ઉપાદાની એવું મૂળ ઉપાદાન પ્રગટ પ્રત્યક્ષ ચેતન સ્વરૂપે આપણી સમક્ષ ના હોય નહીં અને આપણને આપણું ઉપાદાન જાગ્રત થાય अरेग्रत दशा जाइए भ्रांति में निकलत दशा जाइए प्राप्त ना अपादान करवा गया कशुम जी कशु करे नहीं अपादन हूं ली एहंकार भश में कर પોતે અંદર લઈ લીધો સમજવું કે શિવજીને એવું કહેવાય છે કે તો નીલકંઠી થઈ જાય છે નીલ બધું આખું શરીર શું પણ આ તો જ્ઞાની પુરુષ કહેવાય જ્ઞાની પુરુષ અદભુત છે આ દાદાનું ઓરખાણ તો એને એના માટે શબ્દો બધું જેટલું આપી શકાય લોકોને આ કળીયુગમાં બહુ જ કામ કરે ખૂબ કામ કરે એટલે શુદ્ધ આત્માના મૂળ ઉપાદાની અહમતના અપાદાની મૂળ નિમિત્ત એક સંયોગી આ નિમિત્ત ઉપાદાન ની વાત તો એટલી બધી જૈન દર્શનમાં આપણે થાય છે ભલ ભલા મોટા સમર્થ વિચારકો ખૂબ કર્યા ઉપાધ્યાય બારીલબ બધા બહુ એમાં બહુ અંદર થયું છે અને પુસ્તકો ઉપાદાન ના અને દાદા ભગવાન જૈન ભાઈઓ તરફથી ઘણી વખત પ્રશ્નો બહુ સુંદર થયા છે બહુ સત્સંગ નીકળ્યો છે એનો અને અમે પુસ્તિકા આવી ને આપડી પુસ્તિકા એ પુસ્તિકા એ લેવાય ખોટું નથી નિમિત્ત ઉપાધાનસ આવી છે આપણે સદે છીએ સંયોગી સંયોગી શું કે જેથી આપણો અસયોગી સ્વભાવ એ ખુલ્લો થઈ જાય આપણને છોડાવ્યો સુખ માં કહ્યું છે ને ગણનાર સંખ્યા મટી ગઈ બધું છોડાવ્યો જ્ઞાની બંધુ કૃપાળુ જ્ઞાની વાત કરું કોણ સુરેશ આ બોલો આપે શરૂઆતમાં દાદા ભગવાન ની કેડી અને આજ્ઞા વાત કરી એનો એક છવ્વીસ વર્ષ થી દીકરા તમે જાણો છો છે. અને મહાત્મા એટલે એને આપીશું ભોજન માટે આ દેહે જવું પડશે વડોદરા તો પેહલા ભાવ હતો છ વાગે જઈએ પણ એ વાગે બધું એ થઈ જાય છે ના કેવાનું તો મારી આ થાય ને કઈક હું જવું એવો છુ નહી ને આપડે મહાત્મા જાય ગયા છોડે સપના માં જાગ્યો તેનો લાગ્યો ઊજા ને સપના જાગ્યો તેનો લાગ્યો ઊજા ને kyum ma bino bino bar re jogi da kyum ma bino bino ba સો so ક્યાં -so Good job. સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરોને સપનામાં જાગ્યો તેનો ણ ના શ્યામલ નબમા પોતાની પાવક જોણ ના શ્યામલ નબમા પોતાની પાવક જોતે શ્રાવણ ના શ્યામલ નબમા પોતાની પાવક જ્યોતે શ્રાવણ શ્યામલ નબમા પોતાવી પાવક જોૂમીને બીજલ કાતિ પચરાટ પોતે ઘૂમીને બીજલ કાતિ પચડાટ પપસિંગ લતરે લાખો વાગીરા સપના માં જાગ્યો તયો જાગરો ને સપના માં જાગ્યો ત્યો જાગરો ને આખ્યો માં ભિન્ન ભિન્ન જોગી કેવું સૂને કેવું જાગવું આ તેવું સૂને કેવું જાગવું પંખી પોતામાં ઉડી પોતા મા ડૂબીખું આકાશ જો ગમલા પેટી લે તું જો ગમલા પેટી લે તું પંખી પોતામાં પોતા મા પતામાં તું પોતા ડૂબી રે તું આખું આકાશ એની આખું આકાશ ચો ગમલા પેટી લે તું ગમલા બેટી લે તું માં જાગ્યો તેનો લાગ્યો પૂજા ગરને ક્યાં ગણવા રે ગણિત જ જીવન ચાલતા રે જ્ઞાન કી હા બોલ બોલ બેસી જા બોલવાનું રાખો કા બાજુ છે જો આ ફિરવી લે અહીં બેસીએ ચાલુ છે ઓય બેસી બેસી કે બેસાય બેસ ને બેસી બેસી હા ક્યાં ગોઠાય બેસી જા હા બેસી એન એન આમ ઊભા થાવા મજા નહી આવે ઊભે રહે જેમ કનુ દાદાજી વર્ણન કરે છે એ રીતે ચંદન બાળાંતિ સાહેબ એ કાલે વાત કરી હતી સંકોચ થાય એમ એટલે અસીમ જે એટલે પહેલીવાર જ્યારે દાદા ભગવાનના અસીમ જે કારો દાદાની હાજરીમાં બોલન થાય એટલે મોઢેથી બોલવામાંય સંકોચ થાય ને તાલી તો પાડતો હોય તો ફાધરે પછી ત્યારે કીધું પાછળ જોઈને કે ભાઈ તાલી પાડે એમ તો એ દિવસે એટી થ્રીમાં પાડેલી તાલી આજે અવિરત સ્થૂળ અને સૂક્ષ્મ બંનેમાં ચાલુ છે એમ એ ફાધરે બહુ મોટો ઉપકાર કર્યો હતો એ સંકોચ દૂર કરે જે કાંતિ કાંતિ વાત કરી હતી અને એટી થ્રીમાં જે જ્ઞાન મળ્યું એના પછી તો આ રિલેટિવ બાહ્ય જીવનમાંથી અત્યારે એક જ્ઞાનગીત આ ફોર્ટી પૂરા થશે અઠ્યાવીસમી ઓગસ્ટે દીકરી એટલે જ્ઞાનગીત દીકરી ને તૈયાર કરવીએ શું શું કરું છું એટલે ફિલ્મો જોવાનો શોખ છે એટલે ફિલ્મોમાંથી એટલે ભંગારમાંથી એમ આ તો એક ઓલું રૂપક તરીકે કહું છું કંઈ અવિનય થાય તો ક્ષમા કરજો પણ ભંગારમાંથી જેમ અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન નીકળ્યો એ રીતે આ ભંગારમાંથી ફિલ્મોના ભંગારમાંથી કે જે કંઈ બી રિલેટિવમાંથી આ જ્ઞાન ગીતે તૈયાર કર્યું છે ફિલ્મી બેઝ છે ફિલ્મ માંથી જ લીધેલું છે ગીતો બી રાગ અને શબ્દો બી ફિલ્મ પર થોડા ફેરફાર કર્યા છે એટલે એ કરું દાદા હો જો સોચા નહી થા તું ને મુજે જ્ઞાન મેં જબ ભી જહાબી કર્મ બંધ મેં ફસા તેરે આગ્ન ધર્મ સે મુક્ત હુ હાથું હૈ હાથું હૈ ખબો મેં તું હૈ ખબો મેં તું બાતો મેં તું ઇરાદો મેં તું હૈ હાથું હૈ હાથું હૈ मेरी बातों में तू है मेरे ख्वाबों में तू यादों में तू इरादों में तू है इरादों में तू है बीजी कड़ी है कोई भी ऐसा लम्हा नहीं जिसमें मेरे तू होता नहीं है मैं सो भी जाऊं रातों में लेकिन तू है के मुझ में सोता नहीं है तू है के मुझ में सोता नहीं है आ तू है મેરી બાબો મે તું મેિિદાન ગાય નમો હરિયતાણ નમો સિદ્ધાણસ મંગલાસીમ બધા આખો બંધ કરી દેજો ઉપયોગ પૂર્વક બોલીએ છે બોલાવજો બધા બોલજો બોલીએ છીએ હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહં પરમાહાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહં પરમા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પર મહાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પર હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ આપ દરેક જીવ માત્રો જેલા છો આપનું જે વિતરાક પરમાત્મા સ્વરૂપ છે આપનું જે વિતરાક પરમાત્મા સ્વરૂપ તે મારું વિતરાક પરમાત્મા સ્વરૂપ છે સ્વરૂપે મિત્રાક પરમાત્મા સ્વરૂપ હું શુદ્ધ આત્મા છું ભગવાન હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી આપને આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ થી નમસ્કાર કરું છું અભેદ ભાવે અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું પ્રમાદ વર્ષ અજાગૃતિથી અજાગૃતિ આપની સમક્ષ મૂકું છું આપની સમક્ષ મૂકું છું તેનો હૃદય થી ખુબ પસ્તાવો કરું છું અને તેનો હૃદય થી ખુબ પસ્તાવો કરું છું અને એવી આજ્ઞા ના પાડવાની ભૂલો ના કરું એવી આપ મને શક્તિ પ્રદાન કરો હે શુદ્ધાત્મા ભગવાન આપ આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે મને અમને આજ્ઞા દિનપણા માં આજ્ઞાદીનપણાના જીવનમાં સર્વ વ્યવહારના ભેદભાવ છૂટી જાય અને મને અમને આજ્ઞાદિનપણે અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થાય હું આજ્ઞાધારી અમે આજ્ઞાધારીઓ આપનામાં સ્વભાવે કરીને તન્મયા રહીએ કે જેથી અમારા વ્યવહારમાં ક્યાંય પણ મને તેનો ક્ષય થઈ જાય જય સચિદાન ચાલો તારે હવે આપણે સચિદાન